મનુષ્ય દિમાગ્યુટર પાસે માણસ નહીં બોલશે કે અમારું આપણું મગજ છે એ એક જાતનું કોમ્પ્યુટર છે એમાં અમુક શબ્દ ની રેન્જ બધું ફીટ થયેલું છે સમજ્યા પણ એ જેમ આ સ્વીચ ઓન કરો અને બોલવા માંડે એમ આ બોલવા માંડે છે હા વૈજ્ઞાનિક છે હા પ્રાકૃતિક છે પણ પ્રાકૃતિક થી પણ એક કોઈ વસ્તુ છે એનાથી કોઈ બોલી શકતું જ નથી પછી આ સેકન્ડ કેવું બોલ્યો તેવું તમે મમતા છે મેડ છે તમે નાતા રસ્તા છે શું નાતા રસ્તા એટલે અમે જોયા કઈ ભૂલ થઈ હતી ભૂલ ની કેવી રીતે બઉ મોડી વાત છે પિક્ચરો વિશ્વ ના ફિલ્મ નો પ્રોજેક્ટ નો અને એનાથી અમે બધા જોઈ છીએ એના ઉપર તમારા ઉપર અમે બધું જોઈ છીએ તમે જે બોલશો કરી તમારી ફિલ્મ છે ને એ પરમ ફિલ્મ છે અને તમારું જે પ્રોજેક્ટર છે એ પણ અલૌકિક પ્રોજેક્ટ છે અને તમારો જે આખો વ્યક્તિત્વ પડદો છે એ પડદા ઉપર જે પિક્ચર દેખાય છે હું એ સમજાય માંગુ છું કે આ ત્યાં પ્રગટ બાળકને સમજાય છે ને તો લોકો દાડો પડે તો પછી મનમાં હશે નહીં થાય ગરીબ ત્યાં પ્રગટ બોલ્યા કરે અને ખરેખર ત્યાં રેકટ છે આ કૂતરા પણ આ દુનિયાનું કેવું છે પછી હા આ જે બહાર બધું છે ને તે અંદર બધું છે अंदर न दर्शन बाहर दादाजी अंतर के, के विचार की सोच पड़े हुए विश्व की सारी रचना है प्राप्त हो चुकी है માણસો ચાલી રહ્યા છે એ પ્રકૃતિ નચાવી રહી છે શું થયું પ્રકૃતિ આથી નચાવે અને પોતે કરશે હું ના એવું આટલા જ અદાર કરે છે શું કે છે પોતાની જાતને આ રીપ્લેસ કરે છે એજ દુઃખ છે એ જ ભાગ કે આજનું આ બધું કરે એ વેસે કરે ટિકિટ રિઝર્વેશન થઈ જાય જાનવરનું બે પગે ભરી જાય ચાર પગ થઇ જાય ને ટિકિટો તૈયાર થઈ જાય સારું નહી લાગે આ તો ખુબ જ છે ભાવ પેલો ગરવાનું કેવું તમારું કેવું એટલે કઈ કરવાનો પેલો ચા પાણી એટલે કઈ નાખે તો કેવું કરી નાખે ચા પાણીમાં પણ તેવું આજ બે ફસાયેલો નઈ પછી એક વાણીઓ હતા નેતાજી રાખેલા જોડે તેમાં જોડે ફરવાનું એટલે બીજું કઈ કરવાનું એ આ માર્ગ થી બઉ ઊંચો માર્ગ બે માર્ગમાં તમે વાણિયા નથી રાખાયા વા નથી રાખ્યા કુ કેમ ના જો આમાં રાખા હોતો એમ કે દાદાજી આને કંથી બાંધવાના આટલા લેવા આના ફંડ માં લેવા જે વાણી આવતો એમ ફંડ કરાવણી શું કરાવે તો તો ફંડ ફંડ આ મે રાખવાનું ચાલી ચાલી ગયા પણ સદ નું મારે અનુકૂળ આવે છે મારા બધી મને સમજાયું કે આ રાત ગયું તે તો વાણી આદર્શ અના દર્શ અને આમાં એવું છું ને આ રાજા મહારાજા હતા એમાં બધા નાગર હતા બ્રાહ્મણો હતા બધા કાલે કાલે હતો નક્કી કરે એનું ભાવ હતો પછી બહાર નીકળ્યા પછી માણસ ને ફલાય છે અને હું તો હું મારી જાતે મારી ક્વોલિટી જોડવે પછી એટલે મેં એક મેજર એવું રાખ્યું ક્યાંક જાવ ને પેલો સાહેબ શું સમજીમાં લક્ષ્મી ના પૂજા આવી ને પેલા પૂજારી ખુરશી ના પૂજારી ના પૂજાય જોઈને આ તો બધું શાસ્ત્ર શાસ્ત્ર ના આધારે કરવું પડે કરવું પડે એ મોટા મોટો ફરક છે અહિયાં કરવાનો પ્રશ્ન કરવાનો એને દર્શન બેસી જ જોઈએ બેસી જ જોઈએ બેસી જાય કાલે રમણલાલે ગયા બેસી અહીંયા બધું પરમા છે એન્ડ આવે છે સંતોષ થાય છે એ આનંદ આપડો એ આનંદ છે ને ઘુસવાડો આ ઉભો થાય અને એમાં સંતોષ આપડે થાય તો આનંદ છે એના આવી જીવી હતી બરોબર દાદા પણ એવું બને છે કે બહુ કોઈ મોટું ઉપાદાન આપણી છે આ વાત સંવાદ કરવાના શબ્દો નહોતું બિરાક વસ્તુ છે શું છે દરેક ભગવાન તો નાશ કેવું છે કે આ જ્ઞાન લય ને પરદેશ માં જવાની કઈ જરૂર નથી પણ તે વખતે આવી પરિસ્થિતિ નથી અથવા પરિસ્થિતિ બદલી પરદેશ માં જ આપડા ગયા પરદેશ ભગવાન ના પાટું થઈ ગયા છે કારણ કે સરસ પ્રજા છે પુનઃ સમજ થી નથી આ વાતચીત કરવી ગુણ છે પુનઃ તમને સમજ્યા પછી વાત ઉલટઝન અમદાવાદ શું કરે છે નાટકી કરતા એમાં જ હતા હા ખરે ઘર થઈ જાય છે એટલે એવું ક્યાં થયું કાંદિ જેવું બરોબર સત અને સત્ય ની કાંટ હતી આપડા અમુક અમુક સુધી પણ હરિશ્વરભાઈ તો સાયન્સરભાઈ તો આપડા વડોદરા માં એક બે જગા એમ કાકા છે ને વલ્લભભાઈ એમ પૂરું આવ્યું પૂરું છે બે ચાર જગા એ વડુદભાઈ વડોદરા લખી મૂક્યો ખોલી આવી ગયું પ્રશ્ન પૂછતા થાય બચી કઈ નતા કઈ અને તે ઉતા એક જ ને એટલે પછી મેં કહ્યું તેના શબ્દ જુદા છે અને આદિ શબ્દ પણ બાળા થી રોજ હોય શું થાય એક નથી વધ સત્ય છે એ જગત માં લાગુ થાય છે એ વડા ને લાગુ થાય છે અને સત નિશ્ચય ને લાગુ થાય છે એટલે આ વ્યવહાર સત્ય હતું શું હતું સત્ય હતું આજુબાજુ એ લોકો કે આને ભાઈ થાય આ એની સગી બેન થાય આ બધી વાતો ચાલતી હતી કે સત્ય હતું મોટી મૂળ થયા પ્રેણા થયા વહુ ગરું વહુ ને વાઈફ વાઈ થયોગત ના સત્ય એ પછી અસત્ય થઈને સુખ છે સત્ય છે તો બધું થયું તારે ચાર ચાર ભ્રમણ થાય તારે સત્ય મળી જાય આ સત્ય વ્યવહારિક સત્ય કેવું છે વ્યવહારિક અને તે પોતે વિનાશી છે કેવું છે અને આગ્રહ દયા બે ના કરો શું કરું એ સત્ય નત્ય હંમેશા સત્ય વાત નથી સત્ય કારણ સત્ય બોલો છો એક માણસ એની મદન ને છે સત્ય બોલતો હતો સત્ય મધન ને શું કરું તમે તમારા બાપા ને બઉ થવા કરે લગ્ન સત્ય ના બોલાય એટલે પછી એને મધન ને શું કર્યું મારું ના ના એ ના ચાલે છે વધારે કઈ મો દેખાઈ જાય છે તારે સત્ય અંદર પ્રિય હોવું લાગુ છે સત્ય એટલું સત્ય થી નહીં ચાલે અને પ્રિય રાખે એવું ગુણા કરતા પ્રિય રાખવું જોઈએ અને સત્ય ને પ્રિય છે કે સારું સારું ચીજો ખાધે બારી વિટામિન વાળી વિટામિન થી સત્ય છે અને ખાધે કયું તો એટલા ધ્યેય ના થાય હજુ પાયો ફૂટે કયો પાયો ફૂટે મિત શબ્દો હોવું જોઈએ મિત શબ્દો એટલે પાછળ સત્ય કે બંધ નાખે ગુનો મિત્ર ની મિત થાયમ જરૂરિયાત પૂરતું જ બોલે બધા એ જાણે હવે સહન કરી શકતો ને પણ કે છે કરવું પડે અને આપડે જાલે વાત ભયું સારું સત્ય મારે સારા એના કરતા જૂઠા તો સત્ય પ્રિય વિસ્તારી અને મિત્ર આવી રીતે ચાર ગુણાકાર પ્રમાણે સત્ય ફરે શું ને બધા મારી ના કાર્ય તો મારી મારીને લઈ જાય આ જમાનો આવ્યો ને કયો જમાનો આવ્યો કયો એવો જોયો જમાનો સાહેબ જમારો જે હોય સાહેબ આ બધું સત્ય થયા કરવાનું જેના આપણે આગળના લોકો કેટલીક વસ્તુ બનતા હતા આપણે જૂની કઈ રીતે કાઢી નાખીએ છીએ અત્યારે લોકો જેને સત્ય માનતા હતા એ આપણે એને સતત કાઢી નાખીએ નવું સત્ય ઉભું થાય છે કાળે સત્ય બદલાયા કરે માટે સત્યવું છે એકાદ બે લાભ લાગે મારે પછી વાઘ યાદ છે આપણી વાત શું રહે પછી લાભ માં યાદ કરી આપડે કે ગઢેગા પૂછ પકડા પકડા છોડે ન નિમિત્ત ચાર ગુણાકાર હોય છે આ સત્ય ને અને પેલું સત અવિનાશી હોય સર કોને લાગુ થાય દેર આર સિક્સ ઇટર ઇન સન્માન તે આ ઇટર ને લાગુ થાય સર અવિનાશી હોય અને સત નું અસ્તિત્વ છે વસ્તુત્વ છે અને પૂર્ણત્વ છે શું છે ઉત્પાદ વ્યવ્યતા સત છે ગુણ પર્યાય સાથે સત કહેવાય બીજા બધા જો પર્યાય ના હોય સત્તા કહેવાય બોલતા બોલાતું એટલે બોલાયું પ્રશ્ન હતો પ્રશ્ન જીવનમાં નથી ઘરમાં એ બાબત ધંધા માં જુદું હશે બીજા જુદા હશે ને એ જ મુશ્કેલી બી થઈ બાકી સત્ય હંમેશા એમ પામાન ધે રાખવું જ ધંધા માં કઈ સત્ય નો આધાર તો પણ એટલું સત્ય નહીં લાગુ સત્ય નહી સત્ય પ્રિય હિતકારી નથી ભરાક આવ્યો એને પ્રિય લાગે એવી રીતે વાત કરવાની હિસાબારી કે એને હિતકારી જોવે આપીને જયારે નકામી થઈ જાય તો આપડે એને કહીએ ભાઈ આ તારે કામ ને નથી આ શું બધું કારણ કે સમય ધંધો નથી કયા વિશ્વાસ સિધ્ધ જીવી રહ્યો આપડે ના ઉતું કરીએ ગયા માસ હવાનું ઉત્સાહ નહી ગયા એટલે પણ ભડકા જરૂર છે આપડે ઉભા છે વકીલો વકીલો હા અક્લથી કરે ખૂન કર્યું હોય ચોખ્ખે ચોખ્ખું ખૂન કર્યું હોય તો પણ એને છોડાવી દેડાવી કરે હા છોડાવી દે છોડાવી દે સરકાર ગમે દુ પાડે દારૂ પાડે એ બધી એ લોકો ને ખબર હોય ક્યાં ખીદ્ર છે એ બધી ખબર હોય આ આપે વકીલ નું તો મને એવું લાગ્યું કે આ ન્યાય મંદિર ના વકીલ વકીલા આપને માટે બધું આપે કીધું બરોબર છે પણ વ્યવસ્થિત બધું નથી ચાલતું દાદા વ્યવસ્થિત કોઈની સર સિફારસ કશું નહીં લાશ રૂમત કશું નહીં એ જ વ્યવસ્થિત એ જ વ્યવસ્થિત આવ્યો હોય વ્યવસ્થિત ના કાયદા માટે દાદા કશું નથી ચાલતું અને ત્યાં અકીલે નથી હોતી કોઈ નહીં ચાલે આ વ્યવસ્થિત એવું છે કોઈ નહીં ચાલે કોઈ નહીં ચાલે બધું ધંધા હા સુપ્રીમ શોધી તેના ચરણ કળ માં સરો ભાવ અર્પણ થઈ થી વરસ્યો પછી જો વૃક્ષ મળે તો મારી પાસે લેજે સત્પુર ની વ્યાખ્યા આપી કે તત્પુર જેને આત્માનો ઉપયોગ છે આવે એવું પસંદ છે એમાં એમનો કહેવાનો આશય એ છે કે કૃપાળુ દેવે જે કહ્યું એવા તત્પુ આપણને મળી ગયા જેવું આપડે માનીએ છીએ હવે એમણે જે કહ્યું કે સર્વ ભાવ અર્પણ કરી ભાવના બધી ભાવનાથી ખબર થઈ જાય તો અંતમ તમામ કર્મ ભગવાન ને તારું ભઈ નઈ માન બુદ્ધિ થી તહંકાર પર આર્પણ કરવાને સુર્પણ આપા કાબા નો કઈ સુને આ બધું હોતું સાહેબ આ બીજી થકેઓ સતાજી કે સતરપાટિયા કુ દૂર પોંખી તમારી જરૂરિયાત કુ લેજે બોચોરી ના સ્મરુ બસ એનું કે મુજીં ઉપાહે રાખે પછી ના ભાવ ના ભાવ કઈ ભાવ હોય ભાવી જરૂર છે જ્ઞાન વખતે જે અર્પણ વિધિ માં બોલાવીએ છીએ માલ દાદા નો માલ આપે હા આપી દીધા પછી બરોબર જ્ઞાન ની પંદર બધા દરસાતુ ભાઈઓ આ એ પરિચય કાકે અર્પણ કરે છે કે રવતે પોતે શું અર્પણ કરી રહ્યો છે ઘરેને ભાર ન થયો હતો આ કાલ ન થયો હતો સદા ભાઈઓ કે ભાઈ કે દરસા ભાઈઓ દાદા કરાવે છે હા બરોબર અજય દેવ હોય તો કાર્ય કરે હા કેતો વિશેષ કટા લોક છે વિશેષ કટા લોકને ભગવાન નસીબથી કહે છે કે તુષેવાનું જોન કાનો ઘરેહીન અપરાધી હોય છે કેતો અપરાધી જ હોય અપરાધી જ હોય દરેક પોતે પણ એના અપરાધ ને હોય કે જન્મી અપરાધી હોય આ કાળમાં જન્મેલા અપરાધી જ હોય એવું ભગવાન નું અને રોગ એ જ કર્મ છે શું છે રોગ એક કર્મ છે પરિણામ છે દાદા આ કર્મો પરિણામ રોગ એ જ પરિણામ જ રોગ છે કારણ કેરોગી નું છે શું છે નિરોગી નિરોગી હોય એકદમ કમ્પ્લીટ નિરોગી હોય લાવણિયા માં જોયું હોય રૂપ જોયું હોય ભવ્યતા લાવણિયા કેટલીક રોગ જ નતો આ કઈ ના દિવસ અફાદી હોય રોગે જ હોય કઈ ના લાવ્યો હોય હોય આ કાળમાં ફરજ અપરાધી કાળમાં અપરાધ કઈ ને આયા હોય અપરાધી જ હોય આરાધક ના હોય અપરાધી હોય આરાધના હોય અપરાધી હોય આરાધના માં હોય બરોબર આરાધનાક્ષ્મી અને સ્ત્રી અને સ્ત્રી આ કાળના જીવન પણ આ કાળમાં દાદા સાધુઓ પણ હોય છે ને સાધુઓને થોડું હોય છે તે આ કાળના સાધુઓ એને ભગવાન ને નામ સાધુ કુ સાધુ ગયા શું ભાઈ કુ સાધુ શું સાધુ કયા સાધુ થાય દેહાભ્યાસ ને સાધા થઈને જોવું હોય તો બે મિનિટ માં એનો પ્રયોગ થઈ શકે કે સાહેબ આપડે બોલ્યા એ વાત બાકી નથી શું રહેશે કાલે રમણભાઈ આવે ને દાદા રમણભાઈ પ્રોફેસર એની સાથે મારી થોડીક વાત થઈ તો એમને કહ્યું दादा ने जो कई वाणी बोलाये असर थे क्यों के आज साधु मे दादा जो बोले दृष्टि नहीं आतंकवाद नहीं साधुंग बराबर लड़े नही पी क्यू नहीं संपर्क मैं कहू मतलब आज बात है दादा ने, ने, ने, ने, ने, ने पूछवी जो सपना बराबर सपना अनुभव इतला मारे एक वक्त नमस्कार दादा जैन साधुओ मे बोले पड़गा बहुत पड़े बड़े जैन साधु બધા સાથીઓ માટે બોલતી લોકો તો એમાં કઈ આમ કેટમાં વાંધો નથી આવતો એમાં પાંચ ટકા સારા હોય છે શું હોય છે પણ તેથી કહીને એ અબુક મહાજે નિમિત્ત બોલું બોલતા નથી ભગવાન વાક્ય ફોટું પાડો ભગવાન વાક્ય ખોટું પડે તો તમે હાથા ભગવાને શું કહ્યું જડાયેલી તો તમે એક નીકળજો એક જ સાધુ નીકળજો તો હું નમસ્કાર કરી છે એક પાછન બધા પચીસ હજાર માસ આપી છે આ કારણ ભગવાન ના વાક્ય ને ખોટું પડે હોય જ્યાં બીજા ખલાક નીકળે આગળ આપડે હા સુખ છે શું છે અને અમને સુખ જોઈએ છીએ અને અમારે જ્ઞાની કુલ સોનું નામ કેવાય હિડર હોય કેવા હોય એમને પેલું ખ્યાલ આવ્યો હશે ને પેલા મહારાજો બહુ છે ને મોટા મોટા એટલે એ લોકો એમ કે દાદા તો અમારા માટે આમ બોલે છે દાદા અમારા માટે આમ બોલે છે એ લોકો હા એ તો વાંચશે એ બોલે છે અંગત ગુનો જન કરી શ્રીમદ રાસ કેતા આજના સાધુઓને આહાર આપતો પણ એમને સાંભળતો નહિ શ્રીમદ રાસ કહ્યું છે સાધુઓને આહાર આપજો પણ આવ્યું વાંચવામાં આવ્યું છે એમને ખ્યાલ આપે નથી આવ્યું સ્વભાવ છે બઉ કહ્યું બઉ કહ્યું છે સાધુ એ કારણ અમને શું વાર લાગે એમને સત્ય ક્યાં છે સત્ય જરૂર ગાળો મને ગાંધા ની પડી જ્ઞાની પુરુષો નીકળતી હોય એમનું જે ને પછી જેમને જે લગાવ્યું એટલે લગાવે એમ કઈ નાખેલા કહું એમે મહારાજ ને શું કેવડાયું કે મેં દાદાજી નું પુસ્તક માફ્યું છે માટે આઠિયા મારા ખાનગી જ્ઞાન ચાલુ જ્ઞાન લખ્યું ખાનગી માં બસો તો ઉભા જુગે બધા બે હવે અમુક જ્ઞાન લઉં છું વિધિ કરી તમે કચ્છી પૂછ્યું કે તમે આ મહારાજે એ કર્યું કચ્છી પ્રજા ને બીજી કોઈ પ્રજા કદાચ ડેવલપ થઈ જ નથી શું કહ્યું ડેવલપ થઈ ગઈ છે જો હંમેશા જ્ઞાન ની પ્રજા સંસારી હોય શકતો નથી ભગવાન માવીને કહ્યું શું કહે ઉદ્યોગ નો જ્ઞાની સંસારી ત્યારે પણ હોતો નથી એવું ભગવાન ભાવીને કહ્યું છે શું સંસારી માનો છો તમે કેટલા ભયંકર ગુનેગાર તમને ભાવી નો વાત ના સમય તમે ગુનેગાર તમે કેટલા બધા સંસારી બ્રહ્માંડ નો નાદ જેને કેટલા છે શું થયું બધા શું કહ્યું કે જગત નો નાશ છે ને પણ અમારી પાસે એક જ કામ છે એવું કે અત્યાર સુધી ના લોકો આપડે ગરમ કોટ હોય બહુ જ ભગ્યા છે હોય તો રોકાઈએ કારણ કે કારણ કે વૃષભેવ ભગવાન થી મારીને જે કચરો પડ્યો છે ચારે આરાનો કચરો પણ આ ઝાપટવાની પરમ કરુણા ની વાત છે કારણ કે આપણા લક્ષ્યમાં છે હા અમે ધૂળ નીકળી જાય છે ઝાપટે ઝાપટે એટલે વિતરાંત નથી આપડે પાલીતાણા માં ગયા પાલીતાણા માં તમે ત્યા ને બારામાં કોર્ટમાં બહુ દૂર પડે ને ઝાપટવા માંડી પછી શું કર્યું બધા બેસાદાની વાત સાચી છે પણ અત્યારે બધા જ મારી આપડું ત્યારે ખોટું દેખાય બધા મનમાં રાત પછી હું યશોવીજી મહારાજ ને ઉપાસ મળવા માટે ગયો મે મહારાજ સાહેબ આપણે રાત નો સત્સંગ રાખ્યો દાદા હવે અમારા જેવા આવે આ તો એકાંત સત્સંગ રાખ્યો અને અમારા જેવા જો આવે તો સાંભળો તો જરા અમને બહુ જરા લાભ કારણ થાય ત્યારે કે છે રાતે સત્સંગ રાખવાનું કારણ છે કે જે દાદા ચરોતરી ભાષામાં આપે છે અને એ આપે છે તે મને ગમે છે પણ બધાની હાજરી હું મોટો છું બધાની હાજરી લેવાની મારી તૈયાર રાતે ના હોય ત્યારે દાદા આપે છે ને હું લઉં છું દાદા મને પછી એમના પર મને બહુ ભાવ આવ્યો મેં કીધું કે ધન્ય છે મારા હાથે ધન કારણ ભાઈ હવાયું છે મારું ની પાટ વગાવ્યું મારી ને તમારું બગાડ્યું હતું તે પણ ભાઈ મહારાજ કેવું બોલે કઈ મારે મહારાજ હું તો વિચાર ભાઈ પણ આવી જાય કરુણા દાદા કરુણાથી બોલે દાદા ને એમને લાગ્યું કે રાતે બોલાય બોલાય પછી એનું એક ચારે પાછું પછી એક ચાર પછી મને જાતે એમ કેવા મળ્યા મને કાભ થાય છે તમારા થી મને અને મારા પણ તમને લાભ થાય તમારે ક્યાં શું લેવાનું છે મારે લાગતા નથી ગયો મહારાજ કેવું લે મહારાજે મારી પાસે નંબર નોંધાયો હું જોતો હતો કોઈ થઈએ નહીં પુરુષ છે આ દેવા સર બંધાજ મને હું એને બધો ખ્યાલ છે કરવાની છે તો એમને પ્રતિમા અંગે નું એમને પોતાનું જ્ઞાન બહુ બહુ ઊંચા પ્રકારનું એમને એ પ્રકારની પ્રતિમા આપવાનો છે કારણ કે કેટલું બધું જાત્રી ભૂલ કાઢી નાખી જ છે બધી મૂર્તિ માં બધું કેવી છે અહંકાર ગવાય છે સાધુઓનો એટલે મીઠું લાગશે હા તારે વાત જયારે ચાટે ચાતે નથી ને લોકો વાતો કરવા માટે હસંગ કરવા માટે વાસીત ભેગા થાય છે કોઈ જગ્યાએ ગોઠવી ગોળી તો પણ તેમાં લોકો શું કરે